આ કેવી રીતે આ છે એ જ્ઞાની પુરુષ એટલા જાણે બીજું કોઈ જાણી શકે અને જ્ઞાની પુરુષે ચાલે છે કેવી રીતે બતાવી દે એવું પદલ સોલ્વ થઈ જાય ધી વર્લ્ડ ઇઝ ધી પદલ ઇટ સેલ્ફ ઇટ થયેલું છે આ તો ભગવાને જે ભગવાને આ બનાવ્યું કે છે અંગ્રેજો અંગ્રેજો કે છે મુસ્લિમો કે છે હિન્દુઓ કે છે બધા કે છે એ ભ્રાંતિના શબ્દો છે કા છે બધા જ જાણે છે નાનો છોકરો કહે છે ને કહે કે બધા જ જાણે છે જ્ઞાન સાચું જ્ઞાન છે બધા જાણે છે સાતું જ્ઞાન બધા જાણે છે ભ્રાંતિ જ્ઞાન છે અને કોક જ છે સાતું જ્ઞાન છે કેવું છે બધા એમ તો જાણે છે ભગવાને બનાવ્યું હોય તો બધા જ છે નાનો છોકરો કે છે ભાઈઓ કે છે મુસ્લિમો કહે છે અંગ્રેજો કહે છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ મારા વર્લ્ડના સાયન્ટિસ્ટને મારે કહેવું પડે છે કે ક્રિએટરનો અર્થ કુભાર થાય હું કોઈ જીવને ખોટા ના કહેવાય બધા સાચા છે ત્રણસો સાહીઠ ડિગ્રી હોય એમાં અંગ્રેજો એકસો ડિગ્રી પરથી સેન્ટર ની વસ્તુ ને જુએ છે એટલે એમને એવું દેખાય છે કે ગોળ ઇઝ ક્રિએટરો હોવો જોઈએ મુસ્લિમો દોઢસો પ્રતિ જુઓ છે એટલે એમને એમ લાગે છે કે અલ્લાહને સબ બનાવ્યા હિન્દુઓ બસો પરથી જુએ છે એમને એમ લાગે છે કે ભગવાને બનાવ્યું જ્યારે જ્ઞાની પુરુષ સેન્ટરમાં આવીને જુએ છે ત્યારે પોતાને જેમ છે તેમ યથાર્થ સમજાઈ જાય છે જેમ છે તેમ ફેક્ટ તારે મારે ફોરેન કહેવું પડે છે કે તમારે ગોળ ઇઝ ક્રિએટર એ રાઈટ છે તમારા વ્યૂ પોઈન્ટ થી રાત બરોબર છે બરોબર છે આખું જગા વ્યુ પોઈન્ટ થી બધું જ બરોબર છે અને જાણવું છે તો મારે કેવું પડે કે ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ શું ભગવાને કયા બનાવ્યું નથી આ ભગવાને બનાવ્યું હોત નહીં તો આજે આરોપ એને આરોપ ન હોય એના નામનું ઘર કે હું આ સુખા બનાવ્યું છું તો પચાસ ટકા નો હોય તો બધા દુઃખી આરોપ લડા તેમના પણ ભગવાન પાકા છે કોઈ બાબત હાથમાં આવી રહ્યા નથી કારણ કે એમને પોતાને બનાવવું પડ્યું જ નથી આ અને આ ખુબ વલ્ડના બાવા સં્યાસીઓ સાધુ આચાર્યો બધા પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા છે શું થઈ ગયા છે આ પઝલમાં જ્યાં સુધી સોલ્વ નથી થયું ત્યાં સુધી એ ડિઝોલ્વ થઈ ગયેલા છે શું છે તો નહીં કરે તો જ આ છુટકારો થાય છે ફોરિલવાળા તો હજુ હિન્દુસ્તાન છે બહારના દેશો તો હજુ પુનર્જન્મ સમજતા નથી હજુ ડેવલપિંગ સ્ટેજમાં છે અધ્યાત્મની બાબતમાં ડેવલપિંગ સ્ટેજમાં છે આ ફૂલ ડેવલપ દેશ છે ફૂલ ડેવલપ કોને કહેવાય કે જ્યાં ક્રોધમાન માયા લો ફૂલી ડેવલપ થયેલા હોય એ ફૂલ ડેવલપ દેશ કહેવાય પડે ને જેમાં ગાય ને બેસો ને બધાને છતાં એમને ક્રોધ માન માયા લો ફૂલી ડેવલપ થઈ ગયા એટલે ડેવલપ થયેલા છે બે પાંતડા જેટલા એને એના લાથેડાનો લોભ હોય છે માયા હોય છે ગાય ને નથી વાત હોય બે મહિના ચાર મહિના રાખીને વીસ વર્ષ નો થાય છૂટું અને આપડે આઠ પેઢી નું લો આઠ પેઢી થી મારા છોકરા ના છોકરાપ થયેલો છે क्रोध मान मै लोक फूल्ली डेवलप थे देश खबर है ना तार पुनर्जन्म समझे मार्स खबर है ना पुनर्जन्में समझी सके थे नहीं तो पुनर्जन्म समझाया नहीं फॉरेनवाड़ा कोई समझे नहीं फॉरेनवाला समझवा आसे समझी जाए थे पहले तो एमने एमज लगे कि हिन्दुस्तान मनुष्यों ओछा है एट्ले थोड़ा मास्व बोले आ लोगों खोटा नहीं आखू जगत साबू कारण वस्ती बारेलूँ मने से વધાર વસ્તી શું માને છે પુનર્જન્મ નથી એવું માને છે એટલે એમ લાગે છે એટલે મારે કેવું પડે છે એ પછી પુનર્જન્મ છે મને કે છે તમે ક્યાં ક્યાં ફર્યા હતા હિન્દુસ્તાન ફર્યો પણ બધા એટલું કે છે પુનર્જન્મ છે એટલું બોલે છે જ નથી બોલતા કે પરંપરા એ કરી ગમે તે રસ્તે પણ પોતાના શ્રદ્ધા છે સુંદરગઢ અને પરબવ થી ડરે જ છે આપણા લોકો શું થાય છે જય સચીરા તે ફરીવારે પૂછે છે કે અમારા ક્રાઈસને શું પુનર્જન્મનું જ્ઞાન નહોતું ત્યારે કહ્યું કે એમનો પુનર્જન્મ જય સચીરાચી રાન સચીરા એટલું કરેક્ટ છે ક્રાઈસ્ટને આ પુનર્જન્મનું જ્ઞાન નહોતું થયું હજુ ક્રાઈસ્તા આ વેળાઓ છે ને તેમાં પેલો વેળો જાણે છે કયો શું ક્રાઈસ્ટ પેલો વેળો જાણે પૂરેપૂરો જાણે છે ઘણું બાકી રહ્યું છે બધા બહુ વેળા બાળવાનું જાણવાનું બાકી છે એટલે એમને એમ જ લાગે ને ક્રાઇસ્ટ આપડે લખ્યું કેમ નથી લખ્યું ભાઈ ક્રાઇસ્ટ એ પહેલો વેળો કેવાય છતાં એને ભગવાન કરાય કારણ કે કારણ કે આમાં છિકો વીસ એકસો એસી બસો ચાલીસ ભાગ પાડ્યા કારણ કે ત્રણસો વાળો આ છે તે આફ્રિકાના જંગલ માં છે થઈ શકે નહીં શું વાત એ એમની વાત નામ છે એટલે પોતપોતાના સ્ટેન્ડર્ડ ના પ્રમાણ માં ભાગ પડી ગયા ભગવાન થઈ ગયા સાત્રી ના ભગવાન હવે એના ભગવાન તો ગયા હોય તો કશું કામ ના લાગે મારી મારે દમ કહી નાખે સમજાય નઈ ને વાપ વાપ શું કેવા માંગે છે સમજાય ને એટલે એમના લગતા ભગવાન એ ક્રાઈ બીજા મુસ્લિમો ના લખતા ભગવાન પૈગમ્બર સાહેબ પૈગમ્બર સાહેબ ખુદા નો પૈગામ જે લઈને આવે ખુદા નો જે છે તે લઈને આવીને બતાવે ખુદા નો પૈગામ આવો છે ખુદા જાતે જન્મ નથી લેતા ના ખુદા જાતે જન્મ ના લે કુરાન માં ના લેખ્યું છે અને પેલા ક્રાઇસ ને ભગવાન પુત્ર કહેવાય છે જાતે ભગવાન નહી ભગવાન નો છોકરો અને આ પૈગમ્બર સાહેબ ખુદા ને આ મોકલેલા પૈગામ લઈને આવેલા ઈજા ભગવાન આપણે સહેજાનંદ સ્વામી થયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહેજાનંદ સ્વામી આપણે સહેજાનંદ સ્વામી નામથી આપડે નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું કે છે સ્વામિનારાયણ પંટલ વર્તાલ વર્તાલ સ્વામિનારાયણ પટ્ટન સત્સંગી બનાવે આગી હોય ને રખડી પડેલા લોકો બધા ને કે છે એટલે રખડી પડેલા લોકોને આમ લઈ જાય પસંદગી એટલી સમૃદ્ધિ લઈને ગમે તેઓ રખડી પડેલો હોય ને કારણ કે ભગવાન છે ભગવાન કૃષ્ણ ભગવાન છે કૃષ્ણ ભગવાન કહેવાય કૃષ્ણ ભગવાન આપણે નર નારાયણ નારાયણ ભગવાન કહેવાય હવે પાંચમો અમારો પદ આવ્યા છે અને છઠ્ઠું સંપૂર્ણ વિતરાક પદ છઠ્ઠું સંપૂર્ણ વિતરાક પદ સંપૂર્ણ વિતરાગ એટલે ખટપતિયા વિતરાક માં અહીં આવીને તમને મોક્ષ માટે અમે આવીએ કોઈ જાતની અપેક્ષા નથી વલમાં આખા જગતનું સોનું આપે તો જેને જરૂર નથી આખા જગતના વિષયોનો જેને વિષયો વિચાર જેમ આવે તો આખા જગતનો માનની ભીખ નથી કીર્તિની ભીખ નથી રીરા બધવાની ભીખ નથી શિષ્યો વધારવાની ભીખ નથી જેને કોઈ પણ પ્રકારની ભીખ નથી એવા જ્ઞાની પુરુષ જેને અપેક્ષા કોઈ જાતની નથી એ શા ફરે છે છે આપની ખટપટ રહી ગઈ છે કે લોકો નું કલ્યાણ એ ખટપટ જ કહેવાય અને જે છેલ્લા છેલ્લી વાત છે સંપૂર્ણ વિતરાક હવે આ કૃષ્ણ ભગવાન આવશે સંપૂર્ણ વિતરાક થાય છે કૃષ્ણ ભગવાન થાય છે દેવકી થાય છે અને બળદેરી થાય છે ત્રણેય સંપૂર્ણ વિતરાક ભગવાન છેલ્લી ક્વોલિટી ના છેલ્લા કૃષ્ણ છે ને એ બધા થતી વખતે બધા પાકી જવાના તે વખતે બધો પાક પૂરો થઈ જવાનો ક્લેશ ના હોય સામાન્ય ક્લેશ કિંચિત માત્ર ન કરાવે કોઈ પણ સંજોગોમાં સામાન્ય ક્લેશિત થઈ પડે નહીં અને પોતાને ક્લેશ તો હોય જ નહી કોઈ પણ સંજોગોમાં એને ભગવાન કહેવાય એ ક્રાઇસ્ટ એવા એ ભલે ને જ્ઞાનમાં નહીં હોય એ પણ ક્રાઇસ્ટ એવા હતા પૈગમ્બર સાહેબ એવા હતા ખેત બને સદાનંદ સ્વામી પણ એવા હતા કૃષ્ણ ભગવાન એ તો નારાયણ સ્વરૂપ કહેવાય કૃષ્ણ ભગવાન તો બહુ ઊંચું સ્વરૂપે સ્વરૂપ વાસુદેવ સ્વરૂપ બહુ ઊંચું સ્વરૂપ કહેવાય પણ એમના લીલાઓ બધી જાત જાતી હોય કારણ કે વાસુદેવ કહેવાય વાસુદેવ એટલે તો હંમેશા ઇતિહાસ રચ્યા વગર વાસુદેવ કહેવાય ને ઇતિહાસ રચે લોકો શું શું શા નો આરોધન કરે ઇતિહાસ નું આપડે લક્ષ્મણજી વાસુજી એ વાસુદેવ કેવાય એ નારાયણ કેવાય અને પ્રતિ છે તે રાવણ કહેવાય એ પ્રતિ કહેવાય અને આ છે તે વાસુદેવ કેવાય કૃષ્ણ ભગવાન અને કૌશ થઈ ગયેલો તે છે તે ઇતિહાસ ઉભું આખું મહાભારત ઉભું કરે અને લોકો ને ખોરાક કરે વાંચવાનું જોઈએ ને કઈક ઐતિહાસિક વાતો જોઈએ ને જોયા ઇતિહાસ ચાલ્યા કરે જગત ફળે આ તો પધલ છે તેમાં જાત જાતની વાતો એ ભગવાન આમ કર્યું ભગવાન આવું તેવું કશું કરે નહીં એટલી બધી એટલી બધી આ શક્તિ છે કે જે આ જગતને જે ચાલ્યા કરે છે ને એ પોતે પોતે ક્રિયાવાદી છે તત્વ એ અનાત્મ તત્વ છે ને એ પોતે ક્રિયાવાદી છે જો જાત જાતની યોજાયેલી ક્રિયા છે ભગવાન નહીં લીલા છે ભગવાન ની લીલા છે દ્રષ્ટિ માત્ર નહીં ખાલી દ્રષ્ટિ ફરવાથી જ લીલા ઉભી હતી ભગવાને કશું કરે નહીં ભગવાન ક્રિયા ના કરે અને પોતે મોઘ સ્વરૂપ છે આ રોંગ બિલીફ બદલાય આ રોંગ બિલીફ બેસી ગઈ છે ઉઠી ગઈ એટલે રાઈટ બિલીફ બેઠી ત્યાંથી મોગ સ્વરૂપ થવા મળે રાઈટ બિલીફ બેઠી નથી આ રોંગ બિલીફ કારણ કેરપણ માંથી જન્મ ઈશ્વર ભાઈ ઈશ્વર ભાઈ એટલે બીજા બધા ઈશ્વર ભાઈ કહે એટલે પોતાના પણ એમ થાય હું કઈ ઈશ્વર ભાઈ છું આવું ઠોકું બેસાડેલું છે બધું અને આ સંસાર બધું અજ્ઞાન એમાં આ બહાર નીકળવા જ ના દે ને બહાર કોઈ નીકળવા દે નહીં અત્યંત ગુઢ અને ગહન વસ્તુ છે એમાંથી આ ખૂટવું મહા એક જ્ઞાની પુરુષો પોતે તરણ તારણ થયેલા હોય એટલે પોતે તર્યા હોય પણ અનેક લોકોને તારવા ને હોય એનું નિમિત્ત એટલું બધું ભારે હોય કે અનેકોને તાર થઈ શકે તો ત્યાં ત્યાં છૂટાય ને છૂટવાનો વારો નથી દરેક ભગવાન વધારે લઈ જઈ શકે નહીં પોતાના ક્ષેત્રે સુધી લઈ જઈ શકે નહીં ક્રાઇસને બધે તેને હાઈ ડિગ્રી પર બેસાડી હાલે પોતે જ્યાં બેઠા છે ત્યાં બેસાડી હાલે અને પેગમ્બર સાહેબને બધે તો એકસો પચીસ ડિગ્રી બેઠા છે ત્યાં આગળ બેસાડ્યા લે સજ ભાઈ અને કૃષ્ણ એટલે શું કેવા માંગે છે કે આ ક્ષર ધામ છે આ શું છે આ ધામ છે પણ ક્ષર છે વિનાશી છે શું છે અને તું અવિનાશી છું એટલે અવિનાશી ભાવ બેસાડીયા પછી કૃષ્ણ ંદ સ્વામી અવિનાશી ભાવ બેસાડિયા રાજી થાય ને પોતે લઈ જાય કૃષ્ણ ભગવાન વૈકુટમાં લઈ જાય વિતરાગ મોક્ષ લઈ જાય વિતરાગ ના દર્શન થયા ત્યાંથી મોક્ષ થાય સેદાનંદ સ્વામી ના શિષ્યરે પૂછે કે ભાઈ અક્ષરધામ નહીં અક્ષરધામ એટલે સેદાનંદ સ્વામી શું કે છે તા તોામ છે કે છે શું કે છે સર એટલે વિનાશી ધામ છે તું અવિનાશી શું કે છે એટલે અવિનાશી પદ ની વાત સમજાવી અને માનસી પૂજામાં લઈ જાય છે અને પોતાનું સ્વરૂપનું ધારણ કરાવે છે આ મુસ્લિમો અમને પૂછે કે મોટા મોટા કલેક્ટરો હોય ને વર્ક્યું ભાવ થાય કે આ શું છે આ બધા ફૂલાબૂલા બધું શું છે સ્ટેશન પર બેસન ઉપર જ્યાં દેખાતા એટલે પછી ભાવ એને ઉત્પન્ન થાય એટલે પૂછે કે આપ કોણ છો કે છે ત્યારે આપને શું લાગે છે ત્યાં કે બડા હોય એવું લાગે છે બીજી બડે જાણવી છે ખરી હકીકત જાણે છે હા કે છે હકીકત તો વલિયા થી તો બીજું કયું પદે આ કામમાં કે છે તમારે પેગમ્બર સાહેબ તો આ છે નહીં મેં કહું પેગમ્બર સાહેબ નહીં ખુદા છે શું છે ખુદા છે સરસભાઈ તું ભણેલો છું માટે હું કઉ છું ખુદા છું જો અભણ મુસલમાન હોય ને કહું તો પૂછી શકે મને કેવી રીતે પ્લીઝ એક્સપ્લેન હા હું એક શબ્દ બોલું છું એનું એક્સપ્લેનેશન દરેક માણસને માગવાનો અધિકાર છે એક શબ્દનો એક્સપ્લેનેશન માગવાનો અધિકાર છે સરસભાઈ નું કારણ કે બોલવાની અમને એમ બોલાતું નથી એટલે ખુદા કહ્યું પછી એ મને પૂછે કે તમે આ ખુદા કેવી રીતે અમારા અમારા કુરાનમાં તો ના લખ્યું છે કુરાનમાં લખ્યું છે ખુદા મનુષ્ય રૂપે ના હોય કુરાનમાં એવું લખ્યું છે મનુષ્ય ખુદા રૂપે ખુદા મનુષ્ય રૂપે હોય નહીં એટલે પછી એ લોકો પૂછે છે કે અમારા કુરાનમાં આવું કેમ લખ્યું છે ખોટું છે કુરાન ખોટું છે કે આપનું કેવું શું છે અમે કુરાન સાચું છે પણ તે તું દ્રષ્ટિ સમજ કહ્યું બિલકુલ સાચું છે તમારી કોમ રમખાણી વૃત્તિ આ તો નાય વટલાઈ ગયેલા નહી આ મુસલમાનો ના કેવાય વટલાય પણ આ સાચા મુસલમાન બહાડ્યા ને તો કઈ પણ દંગો જામ્યો કઈ થી સત્સંગ બધું ઉઠી ઉઠી જતા રમખાણી વૃત્તિ ના વૃત્તિ ના હોય છે આખી કોમ જ રમખાણી વૃત્તિ ની એટલે તમારે ત્યાં જો એમ કે મનુષ્ય ખુદારૂપે છે તો તમે મારી જોખી ખુદા થઈ જાવ એવા છો ગામમાં બસો માળા ની હોય ને તો બધા મારી જોખી પોતે આગેવાન માણસો હોય તો ખુદા ખેવડાવે આ ભૂતો હોવ ખુદા કેવડાવવાનું પણ નથી લખ્યું એટલું સારું છે ને તો બાદશાહ હોય ખુદા કેવડાવવા માંગતા હતા આપડે હિન્દુસ્તાન બાદશાહ થયા ને એ ખુદા કેવડાવવા માંગતા હતા પછી સમજે પાછા ખુદ ને જાણે ખુદો બીજો ખુદો કઈ થી લાયો શું કહ્યું ખુદ ને જાણે એ ખુદા ને ખુદ માં મુકામ છે નિરંતર અને આખા વર્લ્ડના તમામ ફોડ આપે વર્લ્ડના તમામ ફોડ આપે દરેક ધર્મવાળાના ફોડ આપે મુસ્લિમ હોય પારસી હોય ખ્રિશ્ચન હોય સ્વામિનારાયણ હોય વૈષ્ણવ હોય જૈન હોય બધાના ફોડ આપે એ જ્ઞાની પુરુષ કહેવાય કારણ કે એમની પાક્ષિક વાણી ના હોય પાક્ષિક વાણી હોય ને તો તો વૈષ્ણવી પક્ષની હોય તો શિવારે ઉઠીને જતા રહે વૈષ્ણવ પક્ષની વાણી હોય ને તો શિવાળા ઉઠીને જતા રહે બધા જૈન પક્ષની વાણી હોય તો વેદાંતિ ઊભા થઈ જતા રહે વેદાંતિ પક્ષની વાણી હોય જૈનો જતા જેની વાણી શ્રાદ્ધવાદ છે શું છે એકાંતિક જેની વાણી નથી આ બધા ધર્મો એકાંતિક કહેવાય શું કહેવાય એકાંતિક એકાંતિક એટલે કે અમુક જાતનો ડિસાઇડ કરેલો આગ્રહ ડિસાઇડ કરેલો હિસાબે ને સ્ટેન્ડર્ડ કહેવાય અને આ તો શ્રાદ્ધવાદ કહેવાય આપણે મુસ્લિમ બેઠો પારસી બેઠું હોય બધાને બધાને આનંદ થાય ને કૂતરું બેઠું હોય તેની ભાષામાં સમજી જાય અમારે અમે શું કહેવા માંગીએ કૂતરું એની ભાષામાં સમજી જાય શાદવાદ વાણી છે ભાઈ શાદવાદ એટલે કોઈ પ્રમાણ કોઈ જીવનું પ્રમાણ સેજ પણ દુખાય નહીં એવું પ્રમાણ વાણી હોય કોઈના ધર્મનું સેજ પ્રમાણ દુખાય નહીં બીજાના પ્રમાણ દુઃખ્યું खलावे कोई मत दुःखी आ हो के पन ना अपूर्वत वाँच के पूर्व क्य हो पूर्वे क्यी न हो पूर्वे क्ये नए यी आपूर्व वत कहवाई कि ज्ञानी पुरुषों जाते नहीं बता है धोरी मार्ग मोक्षे जवा धोरी मार्ग होगा प्रांत मार्ग केरी हो મોક્ષ માર્ગ છે એ ક્રમિક છે કે સંપૂર્ણ પરિગ્રહી થાય ત્યારે એને અચિંતનીય થાય ત્યારે ત્યાં એને પ્રાપ્ત થાય હવે કેટલા પગથિયા છે હિસાબ પગના પગથિયો એમાં કોઈ સંત પુરુષ મળે ને પાંચ હજાર પગ ચડાવે કોઈ કુસંગી મળી આવ્યો ભટક ભટક ભટક ભટક ભટક કર્યા છે પામ્યા નથી એ મૂળ સ્થાન ના કમ્પાઉન્ડ માં પણ બેઠા નથી જો કમ્પાઉન્ડ બેઠા હોત તો ફરી અહીં ના આવે ને કમ્પાઉન્ડ બેઠા હોત તો થઈ જાય કામ બીજો છે અક્રમ માર્ગ આ શું છે એ પ્રગટ થાય છે તો આમાં નિમિત્ત બન્યો છે અક્રમ કેવાય છે શું કેવાય છે અક્રમ એટલે લિક્ષ માર્ગ કેવો લિફ્ટમાં બેસી ને મોક્ષ જવાનો માર્ગ નીકળ્યો છે જય સચિનામ લિફ્ટ માર્ગ છે લિફ્ટમાં બેસી ગયા અને જ્ઞાની પુરુષ ની આજ્ઞામાં રહ્યા કામ થઈ ગયું આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તબ કશું છોડવા કરવાનું હોય નહીં છોડવાનું તો જ્ઞાની પુરુષે બધું છોડાવી દીધું હોય કેવું સર આપણે ખેતરમાં એક બીજ નાખ્યું હોય પછી પાણી રેડ્યું ખાતર નાખ્યું બધું નાખ્યું એમાંથી માઠી કાર્યકાળ કરીએ ફરી ઉગે બીજ એટલા માટે માઠી કાર્યકાળ કરીએ પણ બીજ કોઈ જગ્યાએ ચોટી ગયું હોય માટી કાઢેલી નકમી જાય ને બીજ જ કાઢી લેવાનું હોય શું હોય છ પછી ખાતર બાગર નાખેલું પાણી પડેલું હોય પણ બીજ કાઢી લઈએ ને એટલે ફરી ઉભે ખરું ત્યાં આગળ આપણે ફરી ઉભા ના દેવું હોય તો શું કરવું પડે માટી બધી કાઢવી પડે કે બીજ કાઢી લેવું પડે બીજ કાઢી લેવાનું જ્ઞાની પુરુષો બીજ કાઢી લે શું કરે આખું જગતના ધર્મો બધા આ સંસાર દ્રક્ષ સુકાઈ જાય એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છે કોઈ પાંદળો કાપે છે મનમાં માને છે કે સુકાઈ જશે કેટલાક ડાળો કાપે છે અને મનમાં માને છે કે સુકાઈ જશે પણ ફૂટા કરે છે સરસ મળે ને કેટલાક મોટો મોટો ડાળો કાપે છે સુકાઈ જશે માને છે કેટલાક થડિયાથી કાપી નાખે છે સુકાઈ જશે એમ માને છે પણ આ સંસાર વૃક્ષ સુકાતું નથી જ્ઞાની પુરુષ એક પાદળું પણ હલાવે નહીં અને એના ધોરી વૃક્ષમાં ધોરી મૂળ માં છે તે જરાક દવા દબાઈ દે આખું ઝાડ સુકાઈ જાય કોઈને ખબર ના પડે શું કર્યું છે એનું જે ધોરી મૂળ છે ને એને પકડીને એક ચરાક દવા દવા હોય દબાઈ દે એટલે આખું ઝાડ સુકાઈ જાય ધોરી મૂળ માંથી સૌ કે થાય ને તો પજલ થયેલું છે There are two to solve this puzzle, one િઅલ view point, એના બે વ્યૂ પોઈન્ટ છે આ પઝલ સોલ્વ કરવા માટે એ તો થાય જ નહીં કૃષ્ણ ભગવાને કહ્યું બુહ્યત્તમ કોયડો છે પોતે પોતાની જાતને કરતા માની પોતાની જાતને કરતા માનવાની ભૂલ થઈ એટલે પછી પોતાના અધિકાર ની હોય આ સૂર્યનારાયણ વરસાદ એ બધું કોને કર્યું જે કોઈ બીજા ભગવાન હશે ગઈ ખરેખર પૂછે છે કે ભગવાન ક્યાં રહે છે ત્યારે તને શું લાગે છે ઉપર રહે છે બાપુ એ નથી ઉપર બધા કાગળો ને તારી અરજી બધી નકામી ગઈ આનંદ અવસ્થાની નકામી નકમી ગઈ કોઈ બાપો નથી આકાશ છે એક્ઝેક્ટ જાણવું હોય તો કોઈ બાપો નથી તારે તારી બધી અરજીઓ બધી નકમી ગઈ કોઈ બાપો એ ઉપર નથી આકાશ છે ખાલી પછી પૂછે છે ભગવાન નું એડ્રેસ સાચા એડ્રેસ થી આગળ લખજે તો પહોંચશે કેવું પડે છે ગોડ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ એ ક્રિએચર અંદર બેઠા છે ને તારી મારી વચ્ચે ક્રિએચરો અનંત ક્રિએચરો છે એટલા બધા ક્રિએચર છે આંખે ના દેખાય દુરબીન થી ના દેખાય નથી જ્ઞાની ગુરુ દેખે અગર જ્ઞાની ગુરુ સિગ આપે તો દેખાય નહીં તે શુદ્ધ ચેતન ના દેખાય અશુદ્ધ ચેતન તો દેખાય છે આ બધું અશુદ્ધ નહી દેખાતું આ કયું દેખાય છે ચેતન તે કયું ચેતન છે મિકેનિકલ ચેતન છે કેવું છે હા ચેતન જેવા લક્ષણ દેખાય છે મિકેનિકલ છે એ ભગવાન તેવા નથી ભગવાન મિકેનિકલ નથી શુદ્ધ ચેતન સ્વરૂપે છે જેનો સભા મિકેનિકલ છે એને સ્થિર કરવા માંગે છે સરસ બને તે બહુ એ કરે હેન્ડલ મારી મારી કરે તે કલાક વખતે સ્થિર રહેતો તે નહિ कारण के भगवान कृष्ण भगवान खुल्लो फोर पड़ो किए पुरुष से जो पुरुष पुरुषाण थी जाए पुरुषाण थी जाए तो पोते पुरुष थे कह साक्षात्कार नहीं तो प्रकृति आ लोग ने नचावे शूँ करें प्रकृति आखा ब्रह्मांडा रही है एले आमने કૃષ્ણ ભગવાન કહ્યું છે એવું કહ્યું છે પોતે પોતાની શક્તિથી નાચતા નથી ભમૈડા શક્તિથી નાચે છે આ પ્રકૃતિ પોતાની શક્તિથી નાચતા નથી અને પોતે કહે છે કે હું નાચ્યો થિયરી ઓફ રિલેટિવિટીમાં નોટ અ સિંગલ પરમાનન્ટ એડજસ્ટમેન્ટ કોઈ છે જ નહીં ટેમ્પરરી એડજસ્ટમેન્ટ રિલેટિવ એડજસ્ટમેન્ટ કરાવે ને અને થિયરી ઓફ રિયાલિટીમાં આવે ત્યારે भानी एट्ले वस्तुत्व नु भान थे, भान भान थे भान ना ना? भान भान धाये तो पूर्णत्व थे આ તો અસ્તિત્વ એટલાનું ભાન છે વસ્તુત્વનું ભાન છે નહીં એટલે આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ નો રિલેટિવ આ અમારા શાળા થાય ને અમારા મામા થાય ને અમારા ભાઈ થાય ને આ અમારા ભેર થાય ને આ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ અને તેમાં રાગ તે કસાય કર્યા કરે છે અને પ્રભવનો બીજ નાખ્યા કરે છે આરોપિત ભાવ હું ઈશ્વરભાઈ એ જ આરોપિત ભાવ કે જેટલો વખત તમે ઈશ્વરભાઈ છો એવું ખબર છે એટલો વખત આરોપ જ ચડ્યા કરે રાતે ઊંઘી જાવતો આરોપ ચડે જાગતો આરોપ ચડે ને ભગવાનની મૂર્તિ હોમા એ આરોપ ચડે કારણ કે આરોપિત ભાવમાં છો શું આરોપિત ભાવ એ જ આરોપનામું ઘડાય રહ્યું છે આરોપી અર્થ એવો કે આરોપનામું ઘડાઈ રહ્યું છે નિરંતર તમે સ્વભાવ ભાવમાં એક ક્ષણ પણ આવો તો કામ છે પછી કોઈ તમારું પ્રિય નથી વાત સમજવાની છે વાત જ આખી સમજવાની છે અને તે તરણ તારણ થયેલા હોય મોક્ષ દાતા પુરુષ હોય મોક્ષનું દાન હોય એવા જ્ઞાની પુરુષ વર્લ્ડમાં ગોખરો એકાદ હોય અજોડ હોય જ્યારે જોડી જડે નહીં તો જોડ હોય તરીફાઈ હોય કેવી હોય હા એની હરીફાઈ કોઈ કરી શકે આ તો અજાયબી કહેવાય અને ત્યાં આપણું કામ નીકળી જાય બધું માગે માગતા ભૂલો અહીંયા હું શું કઉ છું તમે માગતા ટેન્ડર તમારું અહીં તો તમને જેવું આવડે એટલું ના આવડ્યું અને જાય જ્ઞાની પુરુષ ને આપવું લેવાનું છે નહીં નિમિત્ત ભાવ છે શું છે નિમિત્ત ભાવ તમે ટેન્ડર ભર્યું સહી થઈ ગયું કે મંજૂર થઈ ગયું શું આપવા લેવાનું છે નહી તે તમારે મહિની મહિની વસ્તુ આપવાની છે પ્રગટ કરવાનું છે આનંદ અવતારના આવરણ તોડવાના છે ઓર હીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ રિલેટીવ એડજસ્ટમેન્ટ છે એમાંથી રિયાલિટીમાં આવ્યો રિયાલિટીમાં આવી જાય એટલે વોટ ઇઝ પરમાનન્ટ બોલે પરમાનન્ટની વાતને સમજતો થઈ જાય સમજે ને ત્યાં સુધી તો પરમાનન્ટની વાત જ સમજતા નથી અને જ્ઞાની પુરુષ તો થિયરી ઓફ એપ્સોલિટીઝમમાં બેઠેલા પુરુષ કહેવાય અને થિયરીઓમાં નહીં પણ થિયરમમાં હોય શું હોય થિયરીમાં નહીં પણ થિયરમમાં હોય તમે જે પૂછો એના બધા ખુલાસા હોય આખા ધર્મિવાળા એપ્સોલિટીમ થિયરી આખી બધી તપાસ કરે છે તો જયારે મને મળશે ત્યારે બધી કહીશ કે તમારે રિલેટીવ જાણે છે ભ્રાંતિ છે શું છે આખી ભ્રાંતિ છે શું જે જાણી રહ્યું છે આખી ભ્રાંતિ છે એક ફક્ત મનમાં એમ લાગે છે કે શું ભ્રાંતિ હોય તો આપણા પુરસ્થ ખોટો છે ત્યાં તમારો પુરુષાર્થ ખોટો છે પુરુષાર્થ નથી આ તો આત્માનો ઉર્ધ્વ સ્વભાવ છે શું છે ઉર્ધ્વ સ્વભાવી છે એટલે પોતે જ પુરુષાર્થ છે કેવું છે ઉર્ધ્વ સ્વભાવ કેવો આ સંસારમાં સમસરણ માર્ગ છે આ સમસરણ માર્ગ એટલે નિરંતર પરિવર્તન જ આ કરવી નિરંતર પરિવર્તન એટલે તમે ગયા અવતારે અગિયારમા માઇલમાં હો તો આ અવતારમાં તમે બારમા મિલમાં આવ્યા શરૂ થાય ને અગિયારમા મઈલમાં તમે હોય ત્યાં આગળ તમે જે જોયું હોય તે ઝાડ ના દેખાતું હોય નરું રણ જ દેખાયા કરતું હોય સમજ પડે ને અને તમે ઝાડનું સુખ ખોલતા હોય આ રણ તમને કપરું થઈ પડે શરૂ ને તે વગર તે શ્રદ્ધાઓ બેસી ગયેલી હોય कि झाड़ में झाड़ हो बढ़ तो सारूँ एवं श्रद्धाओं बेहती गई हो श्रद्धाओं के दाड़े ज बैठी होने के दाड़े मन में एम नक्की कर आप कोई, नी, कोई बस तु नहीं कोई वस्तु ले सोच पड़े नी अत्यार बार बार मईल में ती आग फरजियात लेव पड़त हो अतर केणसों मैंने कह स આ લાંચ લેવી જોઈએ પણ છતાં મારા લેવાતી નથી આપે લેવી જોઈએ પણ મારા લેવાતી લેવી જોઈએ શ્રદ્ધા બેઠી એક તને જ્ઞાન થયું ક્લાસમાં ફાયદો છે એવું તને જ્ઞાન થયું છે દર્શનમાં કેમ નથી આવતું કારણ કે એને અગિયારમા મહિના આગલા અવતારમાં એને નક્કી કરેલું કે લાંચ લેવા જેવી જ નથી અહી યોજના ઘડે છે અને પાછળ યોજના તૈયાર થઈ જાય છે અહી ઘડતર યોજના ઘડાય છે આખી ઘણા માણસ એમ કે છે મારે લેવી છતાં લેવાતી નથી અને મારે વાઈફ વડવડ કરે છે કે પાંચ લાખ ભેગા થાય હતા તમે કશું કર્યું નહીં રખડાય મારે પારિભાષિક શબ્દ ના બોલે પારિભાષિક તો કોણ બોલે કે જે ચોપડીયા નું કરતો હોય તેવું પડે નહી અને ભણતો હોય તે ભણતો હોય તે જ્ઞાની પુરુષ ભણી રહેલા હોય કેવું હોય ભણી રહેલા માણસ ની પાસે ચોપડી કોદાળો વાંચવા જ ના હોય માળાઓ ફેરવા જ ના હોય માળા ના હોય તો માળા ફેરવતા થો છે હજુ લાકડાની માળા ફેરવી તો આપણે ના સમજીએ થાય નથી પણ એ રસ્તો છે રસ્તો ખોટો નથી પણ જો જ્ઞાની પુરુષ માળા ફરવતા એમ પણ પુસ્તકો બેઠા હોય તો એ પૂરા સ્ટેન્ડર્ડ પાસ પૂરો કર્યા નથી એ ફાવે એમ વર્તે એમ ફાવે ચાહે શો વર્ષે અને જગતના જગતના કાયદે ગુનામાં ના આવે જગત જેને ગુનો આવે ને એમનું લાઈફ આદર્શ હોય વર્લ્ડમાં આદર્શ હોય વ્યવહાર આદર્શ હોય વ્યવહાર જ્ઞાની પુરુષ કોણ નામ કહેવાય કે વ્યવહાર આદર્શ હોય અને ભક્તોના વ્યવહાર આદર્શ ના હોય ભક્તોના વ્યવહાર ગાડા હોય જ્ઞાની પુરુષ તો આદર્શ વ્યવહાર સુંદર હોય વ્યવહાર હું કઈ બાવો થઈ ગયો નથી मुकाम तो, तो एक जगह હું પોતે જુદો છું અને મારો મુકામ વાની ભમે છે મારે ભમડો ફરે ત્યાં ફરવું પડે શું થાય સમજણ મારો મુકામ ક્યાં છે એ ભમૈડો જ્યાં જ્યાં જાય ત્યાં મારો પાંચ અમદાવાદ હોય છે એ રીતે સત્સંગ નું ગોઠવી ગયેલું છે તમે ત્યાં આગળ ચાર વાગ્યા પછી સત્સંગ હોય છે એ વાત નક્કી અમે જ્યાં હોય તો સત્સંગ હોય હોય તેમને લોક નાગા કરે સારા માણસ હોય તો નાગા કરે ધંધો નાગો છે છતાં અમારે નાગો ધંધો હાથમાં આવ્યો છે તરવારો બરવારો હું તમને કહું આપણો ધંધો નાગો છે એ વાત ખરી આ અહી છે એન્જિનિયર ની સાથે મારો કોન્ટેક્ટ એમાં હજુ જરા બેઠું નથી આપડો ધંધો એવો ખરો પણ નાગો ધંધો ને એટલે લોક એવા મળી આવે કે સાહેબ ને ના પહેવું ગમે તે લોખંડ કાઢવું તો શું છે માણસ ના શરીર લોહી ને અણકા ખેચી લો એના બરોબર શું રહ્યું ઓગણીસે ઓગણીસો ને એકાવન ની સાલ ગઈ ને આપડી ત્યાં સુધી હું કોન્ટ્રાક્ટર બીજા કોન્ટ્રાક્ટર નો જીવો જતો કે બીજા છે તે દશાની સિમેન્ટ નાખતા હતા તો હું બહુ નોબલ હોય તો બાર ની નાખતો હતો ચાર કાઢી લેતો હતો ને એટલે એકાવન ની સાલ સુધી પછી એમના ફાધર મારા ભાગીદાર થાય એટલે મેં એમને પૂછ્યું મેં તો બેંકમાં અત્યારે આપણી પાસે નાણું કેટલું છે અત્યારે તો બેંકમાં કંઈ ખાસ રકમ નથી કહેતી મેં તો અત્યાર સુધીમાં આપણે ચારાની ચોરી કર્યું